ચોખા છે તેના વેપાર ભલે પ્રમાણિકતાની દુકાન છે પણ ચાલુ દુકાન કોણ જોડી નાખે એના તો જ્ઞાન ની જાય બધી દુકાન હશે કોઈ નાખી પડે એવું જાતે પછી જીજ્ઞાસ હોય તો અમે શિષ્ય થયા ભાઈ શું કિજ્ઞાસુ જવાની છે તેનું ત્યાર પાછા જીજ્ઞાસુ હોય ભૂખ્યો હોય તેને